ए, आओ, आओ, मारा नाना मोटा छू, अरे वाह आज तो मानसी वारता छे, ओ, हो, मन सी वर्ता साधा ने खबर बाढ़ दोस्तों आजे આજે આ માનસીબેન નો જન્મ દિવસ છે ઓહો આવ અને આજે તો છે ને સતલાસણા માં બેઠા બેઠા દર્શ અને દિવ્યતા પણ વાર્તા સાંભળે છે ઓ ભાઈ તો ધ્યાનથી સાંભળજો માનસીબેન દર્શ ભાઈ દિવ્યતા બેન આજે હું તમને બધાને રવિન્દ્રનાથ ટાગોર ની વાર્તા એવો મણી કે જે લોખંડ સાથે ઘસો તો લોખંડ સોના થઈ જાય એમ કે છે તો ભાઈ આવી પારસમણી વાર્તા કહેવાનો છું હો ધ્યાન થી સાંભળજો માનસીબેન તમારી બધી આ નદીનું નામ યમુના યમુના નદી ને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ તપ કરતા હતા ભગવાન નામ રટી રહ્યા હતા ઓ સનાતન ઋષિ ભગવાનનું નામ રમતા કરીને બોલો કે પ્રભુ મારું દુખ દૂર કરો સનાતન ઋષિએ પૂછ્યું ક્યાંથી આવો છો ભાઈ તમારું નામ શું છે બ્રાહ્મણ તો કે મહારાજ બહુ દૂર કરતા કરતા એક રાત્રે મને સપના માં જાણે કોઈ દેવ કહી ગયેલા કે યમુના નદી ને કાંઠે સનાતન નામના ઋષિની પાસે જઈને માગશે તારું બધું દુખ દૂર કરશે આવું મને સપના જે હતું એ તો બધું ફેંકી દઈ ને માત્ર આ જોડી લઈને જ હું તો જગત બહાર નીકળી ગયો છું દુનિયાની બહાર જંગલ આવી ગયો છું પણ હા મને યાદ આવે છે જા ભાઈ એને લઈ જા અને તારું દુખ એનાથી દૂર કર તને એ પારસ મણી થી ઘણા બધા પૈસા મળશે જગ્યા એ પોતા એને રેતી માંથી ખોદી ખોદી ને મણી બહાર કાઢો પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણી અડખાડે છે ગળામાં માદળી પહેર્યું હતું तो मजा पड़ी गई मन मैं घना बदा मेल मेला तो उभा करवा हूँ तो पैसा वालों बनी गो मेरी पास तो बहुसो न અને કેવા કેવા ભોગ ને કેવી કેવી મજા કરશે એવી બધી કલ્પના થોડો આરામ લેવા માટે નદી કાંઠે બેઠો પાણી મીઠું મીઠું ગીત ગાતું ગાતું આગળ વધતું હતું ચારે બાજુ ફૂલો ને ઝાડ શોભા હતી સરસ મજાની પંખીઓ કિલકિલાટ કરતા હતા સુરત દાદા હતા એટલે એક આંખે આ સુંદર સુંદર સુરત દાદા આથમતા જોતો હતો પણ એની બીજી આંખ તો સપના જોતી હતી મોટા મોટા મહેલોની અને એનું તો મન ડોલવા લાગ્યું ભાઈ પાસે આવીને એના પગમાં પડી ગયો આંખમાં આસુ લાવીને બોલો ઘણી બધી સમૃદ્ધિ આપનાર મળીને જેને માટી સમાન ગણ્યો અને મને આ સનાતન ઋષિ પોતે મણી ન રાખ્યો અને મને આપી દીધો એટલે ઋષિના આશીર્વાદ જ લેવા જોઈએ ત્યારે ખોવાય જાય એટલે મારે તો સનાતન ઋષિના ચરણોના આશીર્વાદ ચરણોમાં પડી એમના આશીર્વાદ લેવા છે મને આ મણી ન ખપે બોલો બ્રાહ્મણ તો આવું થયું સનાતન ઋષિ મહાન હતા અને આ મણી લેનારો બ્રાહ્મણ હતો ને એને તો મણીની કિંમત આવી સમજાણી કે જેને મણી જ નથી રાખ્યો અને મને આપી દીધો એ કેટલા બધા મહાન હશે दर्श भाई तमने आ वार्ता सांभवा मजा पड़ी ने चलो आज आती का बीजी वार्ता कहीशो भाई आज